મોટા અધિકારી છે મને ભેગા થયા ખબર તમારે મિલન કે રીતે થાય કેટલું અધિકારી પણ કરવાની તમારે જગ્યા કર્યું નિમિત એટલે બધા નજીક ના માણસ નિમિત્ત બની જાય પણ એ ગુનેગારી નથી ગુનેગાર તો તમે ભોગો એની ભૂલ શું ગજુ ગભાય એમાં પકડ્યો નહી ને તમે પકડાઈ ગયા ગમેજો અને સુખવાનું શરૂઆત કરજો આજથી કેવી રીતે મનમાં ભાવ નક્કી કરો કોઈ કરો ના સુખ થયું એમ બોલીએ એ માને ખો અવું નહી મને સુખ આપવાની જરૂર પડે બંધન ના ગમતું પણ આવજો ના ગમેટાળો આવે ત્યાગની ભાવના છે ને તમારે ત્યાગ લગત નહીં સુખ આપવા એવું કજું નથી ત્યાગની ભાવના કેટી ત્યાગની ભાવન વચર થી બધું ને તમે જે રહેતા હોય આજુબાજુ ને તમે પોસ્ટ ઓફિસ માં જતા હોય તો આજુબાજુ આવે શંકા પડે કે આપડે વખત બધા પીછા ભાઈ ઉભેર પાક કાપવા પંદર આપજો ને ત્યારે આટલું મારું લાવજો આટલું મારું લાવજો એટલે આવું તો આગળ એક બે વખત બે વાર ના ઉમેર્યા શું કોઈ વખાણ બહુ જ ઓછા પાછી લાયા બહુ સારું લાવ્યા બહુ સારું શું આપણને શું મળ્યું એના વખાણ થી શું મળ્યું લખાણ કરે તારે ખબર પડે લખાણ કરતી ઉમેરું કર્યું મારા બુદ્ધિ જતી રહી તારો ખરો બિલકુલ જતી રહી નથી બુદ્ધિ બિલકુલ નથી મારો વ્યવહાર બુદ્ધિ વગર બુધિ મારી કેતા બુદ્ધિ હોય તો એની આત્મશ્લાગા કરવી કે એનું આત્મ વિલોપન કે પાર્કો કોઈ બુદ્ધિ વધારે દેખાડે તો આપડે એની આત્મશ્લાગા કરવી કે એને બુદ્ધિ નું વિલોપન કરવું બુદ્ધિ કોઈ દેખાડે વધારે તો બુદ્ધિ કઈ હેલ્પિંગ બીજા લોકોને કામ લાગે બુદ્ધિ એટલે પ્રકાશ એ પ્રકાશ બીજા લોકોને કામ લાગતો હોય અંધારા ભરતા હોય તેને શું કામ નું છે લક્ષ્મી તો ગગર ગામ જ્ઞાન એટલે ડિરેક્ટ પ્રકાશ એટલે બુદ્ધિ એટલે ઈ ડિરેક્ટ પ્રકાશ ઈ ડિરેક્ટ પ્રકાશ જતો રહ્યો ડિરેક્ટ आधा देव कल्प्याष्णु कल्प्या ने म... महेश स्त्री પુરુષ અને બાળક એટલે બાળક ને સ્ત્રી અને મહેશ એટલે પુત્ર પુરુષ આવી કલ્પના નહી કલ્પના કરી હોય તો એમ બધી કલ્પના છે બ્રહ્મા વિષ્ણુ ના મહેશ નામ નું કોઈ વસ્તુ જ નથી કલ્પના જ છે બધી બધી જ કલ્પના કલ્પના લોકો લય કેવી રીતે થશે બહિષ્નાત્મા વિષ્ણુ થશે તો તે ધ્રુવતા રાખે ધ્રુવતા એટલે વિષ્ણુ રજો એટલો તમામ ત્રણ ગુણો ત્રણ ગુણ ના અધિપતિ દેવો મૂક્યા નક્કી કર્યા આ રૂપક એટલે તેને બુદ્ધિશાળી હોય બુદ્ધિ તો તેને બુદ્ધિશાળી માણસો આવા રૂપક મૂક્યા ના બુદ્ધિશાળી નહિ આ ધર્મ બઉ આગળ વધેલા માણસો તત્વવિદ થયેલા લોકો ને હોય ત્યારે આ બ્રહ્મા ને ભજવા તો તારું સત્ય ગુણ સત્ય તારો નોર્મલ રહેશે રજો ગુણ હોય તો વિષ્ણુ ને ભજવ સમગુ હોય તો ને બધો બીડી પત્ર ચલાજો ગુણ એટલે શું ઊંચળ ભમરો હોય બહે ને એનાથી લોકો કે દેહાત નીકળી રહ્યા એ રજો ગુણ બે નાખો દાડો મેહનત કર્યા કરે ચકલું હોય ને મહેનત કર્યા કરે એમ નામ રજો ગુણ્યા આપણું આ તો દાખલો આપે છે કામ પુણ્ય રીતે હવે સત્યગુણ નું નિશાની શું પિત્ત પ્રધાન રજોગુણ ની નિશાની શું હોય પ્રધાન કપ પ્રધાન દોષો પ્રાધાન્ય બધા હિસાબ છે બાકી બ્રહ્મા વિષ્ણુ દેવ થયો પણ આ તો સ્થાપના કરી પછી આપડા તો કયા એમની મુદ્દે મૂકી બ્રહ્મા ગીતાની મૂર્તિ મૂર્તિઓ મૂકનાર પોતાનું નામ કાઢેલું મૂકે નામ રે એટલે નામ કોઈને રહેતા નથી ખોટી કોઈ રહી નથી રાખવા ત્યાં રહેતા ને કઈ હોય નહીં ધ્યાન નથી રાખવા ત્યાં રહે નામ તો રહેવા જ જોઈએ ને એ હિસાબે નામ તો રહેવા જોઈએ ને એ હિસાબે નામ તો રહેવા જ જોઈએ ને ના બીજા રે નઈ ને સાચા પછી રમવા ગયા ચાલુ પડે નહી કેવોટ ઘરે ખરો તો વેપાર તો ઉકળાટો તો એમાં વધારે પાર્ટનર બીજી ક્રમે કરો ને જરૂર આવી હું જાતે આપવાન પ્રગટ થયા ચૌદ દોખો નાશ પ્રગટ થયો જગત ના તમામ સબ્જેક્ટ પૂછાય શું બધા ખુલાસા થાય આપડે એટલે મારે ચાર દિગ્રી છે ત્યાં હું દાદા ભગવાન નામ કરી દાદા ભગવાન તમારી સાત ડીગ્રી સાગ્રી તો થઈ ગયું બે બાજુ નેફળી પડે પથ્થર ને કોઈ આવડો પથ્થર પડ્યો કોઈ આવડો પથ્થર પડ્યો કોઈ આવડો પથ્થર પડ્યો કોઈ આવડો પથ્થર પડ્યો એ બધા ખૂણા પથ્થર હોય છે ત્યાંથી એ પાણી થતા મારે ધક્કો ભરૂઆ એ પથ્થર નીકળે છે તે ચાલીગ્રામથી ગોળથી નીકળે છે અથડે અથડે ટકરાઈ ને બધું થઈને ગોળથી લાવે ને ચાલીગ્રામ દેવ તરીકે પૂજાય છે ભગવાન તમે બોલાવો ના બોલે તો આવે ભગવાન આ વર્ડ નું આ છે તે આખા ધર્મ નું શું છે એમ ખબર બેંક ઓફર શું છે રોકડું બર્યું કલાક બોલો ઘર તારી તમારા બીજા ઘરના ફેમિલી બધા માણસ બહેડી એક જ દાડ કટાઇ બિહારવાનો બીજ દાડે બેસી બીજા ના કોઈ બેસી પેલ દાડ કટાઇ ને બેહાડવાનો મને બે આવ બોલો છો અવાજ થી બોલાવજો પચાસ બોલજો આજે તમે પછી કોઈ ગુંજ નહી આવે ગું સમજાય છે ક્લિયર છે તો ધીસ ઇઝ ધ બેકએન્ડ બેંક ઓફ દિલ્હી સેન્ટ્રલ ટ્રોપિકલ બધી ભોંટેવાળી ઉડી જાય છે પડી સમજ સદા બ્લોકળા જાય લેતા ને માટે બુદ્ધિ વાળા લોકો એટલે અમેરિકા એ કરીએ તો ખુશ થાય ને અમે ઝઘડા હોય પણ મુગાનું અટકી શકે સરકાર માં દબાણ લઈએ બીજું લઈએ લઈએ બેન બધું ગાંધીજી માંડી ને આ લોકો એ દારૂબંધી દારૂબંધી કર્યું પણ હિંસાબંધી કર્યું નઈ શું કામ કે મુસલમાનો વોટ ઉપર નજર ગાંધીજી માંડીને બધાએ દારૂબંધી દારૂબંધી કર્યું પણ કોઈ હિંસાબંધી ના કર્યું કારણ કે મુસલમાનો મુસલમાનો ગાંધીજી ની પણ ઈચ્છા નથી જયારે સ્વરાજ આવ્યું ત્યારે કહ્યું કે ગૌવંશ ની હત્યા બંધ કરો લોકમાન્ય ટિળકે કહ્યું છે કે આપડે સ્વરાજ આવશે તો તરત જ ગૌવંશ હત્યા બંધ કરાવીશું અને બાદશાહ બાબર બાદશાહ અકબરે પણ ગૌવંશ બંધ કરાવેલી ફરમાન છે તો ગાંધીજીને કહું કે આ બંધ કરાવો હવે ગાંધીજી એ શું કહ્યું કે મુસલમાનો ન કાપે એવું ઈચ્છું પણ કાયદાથી હું બંધ નહીં કરાવું એ કહો એમને એટલે મેં ગાંધીજીને અહીંથી કાગળ લખ્યો એ વખતે હું સ્કૂલમાં હતો કે બાપુ અત્યારે એક કરોડ ગાયો કપાય કે તમે ના આડા આવો છો તમને આ પાક નું તમારા માથે ભોજો છે અને હવે તમને કોઈ બચાવી શકશે નહીં બરાબર દસ બે દિવસે ગોઠ છે એમને ઠાર तीलक, पूछू एमने तो जाते कागल लख बंद कराता एक करोड़ गाय रोज कपाय कहू के हमको મુસલમાનો કાપે નહીં એવું ઈચ્છું કરો પણ કાયદા થી હું બંધ ના કરાવી શકું તો એમણે પછી કાગળ લખેલો ગાંધીજી ઉપર ખોટું છે તમે આ નહીં કરો તો તમને કોઈ બચાવી અને કાગળ લખો બાપુ હવે તમે રાજકારણ ખસી જાવ તમારી ઈચ્છા ભગવાને પૂરી કરી હવે એ જયારે એ હિંસા હવે એનું પરિણામ શું આવ્યું એ ગવત્યા ચાલુ રહી એટલે કતરખાનાઓ ચાલુ રહ્યા જો ગવત્યા બંધ કરી હોત તો બકરા બકરા બીજા ત્રીજા એ બધાની બંધ ધીમે ધીમે પણ મુખ્ય એ બધાની અંદર જે શીરમોર કેવાય એ ગાય ની ચાલુ રહી તો એ માટે વિનોભાઈ પહેલી વખત ઉપવાસ કર્યા અને બધા બધા પ્રાંતોમાં બે પ્રાંત થયા ઇન્દિરા જે વચન આવ્યું કે બે પ્રાંતોમાં હું બંધ કરાવી દઈશ તમે પાળનું પછી એ બંધ ના થયું એટલે વિનોબા ફરીથી દેવનાર સત્યાગ્રહ શરૂ કર્યો દેવના સત્યાગ્રહ સૌમ્ય સત્યાગ્રહ શરૂ કર્યો બીજા ગૌરક્ષા કે તમે કડક પગલું ભરો વિનોબા કે ના મને ઇન્દ્રિય વિશ્વાસ છે અને આ સૌમ્ય પગલું ભરું છું સો સો દોઢસો દેવનાર જાય છે અને પકડે છે સૌમ્ય સત્યાગ્રહ એમણે જોયું કે એશિયામાં ત્રીસ હજાર ગાયોના આ પરદેશીઓને બીજ ખવડાવવા માટે તૈયાર રાખી આ બાર બાર અબતુ ખર્ચ કર્યું એશિયામાં એમાં ત્રીસ હજાર ગાયો ને બળદો રૂષ્ટ પુષ્પ દિલ્હીમાં એ કતલ કરવા માટે તૈયાર રાખ્યા આધારભૂત ખબર મળ્યા વિનોભાઈ વિનોભાઈ જૈન મુનિ માફક સંથારો લીધો પોતે મારે દવા નથી પીચી મારે પાણી નથી પીવું મારે ખાવું નથી અને ભગવાન મહાવીર જયારે નિર્વાણ દિવાળી દારે થયા એ દિવસે એમને નિર્વાણ નો કર્યો દિવાળી દિવસે પોતે બલિદાન આપ્યું આ માટે કેમ કે એના ગુરુએ ગૌ ચાલુ રાખી એ પાપ ધોવા માટે વિનોભાઈ બલિદાન આપ્યું उपवास कर इंदिरा गांधी वचन आप अमुक प्राण्टो बंद करीने पर बंद हो त्यारे तो आ एशिया रमत ने लगभग तीस हजार मनोरंजन खावा आ बदा विनोबा भावे ने बहुजे हृदय थी गये हमने संसारो लीधो संसारो लीधा दिवाड़ी ने दिवसे दिवसेज અહિસક કેટલા અંશે કેવાય બીજો પ્રશ્ન ગાંધીજી જયારે ફોરિન માં હતા દક્ષિણ આફ્રિકામાં ત્યારે એક ગોરા પાપ પાસે એક જૈન એક જૈન વ્યક્તિ છે મહાવીર નામ પર રોજ ના કરોડ માછલા મરાય છે રોજ ના ત્યાં રોજ ના કરોડો માછલા મરાય છે અને તે ફિલ્ડ મોકલા છે ઊંધિયા પણ સમાવા માટે ઉદ્યોગ જૈન જ કાર્યકર બની રહ્યા છે બે કામ કરીએ અહિંસા અમારી મારવું નહી અમારી અહિંસા ધર્મ જોડે અમારી એટલે જે છે તેને મારો નહીં અહિંસા ભાવ છે માનસિક ભાવ છે અને અહીંસા એટલે ભાવ છે મારો નહી મારી ખબર અમારી ફેરાય નહીં આપણે આચાર્યો મારા અમારી ફેરવતા કોઈ રાજા પોતાના તાબા ના આવે ને ત્યારે આખા ધંધો કીધું અમારી બંધ અત્યારે હોય ને તો વધુ મતે ઉડાડી જાય બીજી વાત છે લોકો પરિવાર સાથે દાદા એ મનુષ આકુલ પાસે ઉચકી ના શકે ટેકો તો દેવો છે ને દરેક માણસ અધિકાર છે ટેકો દેવાનો પછી પ્રાણીઓમાં ગાય શ્રેષ્ઠ અને ત્યાં સુધી એટલે કે ગાયો આકડાઓ 2000 बदा लघुमती जैसे जैनो बोधो तो बच्चों नाम निशान नही रहे बढ़ु मोक्ष मो एम केवु मोक्ष मो अर्थ नहीं अमुक व्यक्ति जे खरेखर साधना आगे बढ़ेक्ष करे, ने करे ए बराबर है जन है बढ़ा लोग अहिंसक भाव होते हिंसक भाविंसक हिंसक જેથી કરીને બીજું કઈ નહી તમારે કપાઈ મરવાનું નથી ભાવ મજબૂત કરો અરે એના વિરોધ કરો બીજું કઈ બીજા મોટા મોટા એ મોકલો આપડા તરફ જે પાર્લામેન્ટમાં હોય તે એવું બધું કઈ એ થાય તો કામ થાય બધું હલાવ્યુ શું થાય એવું કેવું હલાવ્ય ભારતીય કૃષ્ણ ભગવાન કર્યું ગોવર્ધન પર ચલાવ્યો નઈ એ શબ્દ સ્થુલમાં રહ્યો સુક્ષ્મ પાછા લોકો સમજ્યા નહીં એનું શું કેવા ગોવર્ધન એટલે ગાયો નું વર્ધન કેમ થાય એ બધા ઠેર ઠેર નાખી દીધા ગાયો નું વર્ધન કેમ થાય એ બધું ઠેર ઠેર પ્રયોજન કર્યું અને ગોરક્ષા નું પ્રયોજન કર્યું વર્ધન નું બંને પ્રયત્ન બીજું બધાને છોડી દીધું કારણ કે બહુ જીસા છોડી દેવું આ મુખ્ય માનુષ્ય નથી જે જાનવર હિંસક પોતે જ છે એને તમારે કશું કરવાની જરૂર નથી એને કોઈ મારતા નથી પણ ખવાય ને આ બિલાને કોણ થઈ ગયા મત છે એ બહુ ઊંચી વસ્તુ કરી હતી સ્થાપના કરીશાળાઓ કરાવી દીધી ગોશાળાઓ છે ગોશાળાઓ શું બધા સભાઓ ભરે છે સાંભળવા આવવાના એના કરતા એ પૈસા બચાય જે ચાર પાંચ હજાર ખર્ચો કરો એ બચાય અને પેપરો છે કે સિનેમા માં છે એવી આપો કે જેથી કરી લોકોને કઈ સમજાય કે આમાં શાકાહારી છે તો શું ફાયદો છે એ જ કર્યું કે આમાં શું ફાયદો છે શું નુકસાન છે એ ઘણા ખરાય છોડી દીધું ત્યાં બંધ કરી બંધ કર્યુંસાર લેવાનું બંધ કર આ મોટી સભા દે દ આ દોસા માટે આ દસાહારી સુધી દ આજે ટાઉનહોલ કે ટાગોરો તમને ખબર છે આ લોકો તો આમને બોલાયે એ લોકો અંદર બોલાવે છે આવું ત્રણ મહિના ચાર મહિને એક ચોમાસા એ લોકો ને સ્પષ્ટ કીધું કે આ તમારા સમાસા ની પાસે એની પત્રિકા છપાવે કોને ભાષણ કર્યું કે કામી ની કંચન ક ઉપર જેનો કાબુ એકમાં તણી જાય પણ સાધુઓ કામી ની કંચન એ છોડી દે છે પણ કીર્તિમાં તણી જાય ખલાસ કીર્તિમાં તણી જાય તો અહંકાર આવ્યો કોને કીર્તિ કોને જઈએ ને હે અંદર જે હું છે આ તમામ એને નથી જોતું હું એટલે તમારા મન ને જઈશ અહમ આ લોકો એ વળી બાકી રહી જાય નઈ એનું નામ એમ સેવા સચીએ છીએ લોકો પૈસા વેળવી નાખે છે પહેલેથી જ કહું કે તમારે જો કામ કરવું હોય તો દૈનિકો આપો કે જે માંસાહારીઓ સુધી પહોંચે અને સૌથી પેલી વાત એ કરી સૌથી પહેલી મેં વાત કરી કે ગેરકાયદેસર ઈંડા ની લારીઓ ફરે છે ને એ પેલી બંધ કરાવો ગેરકાયદેસર ઈંડાની જ્યાં આગળ ઈંડાની કાયદેસર દુકાનો છે એ તો તમે અત્યારે નથી બંધ કરાવી શકવાના પણ ગેરકાયદેસર ઈંડા ની લારીઓ નાકે નાકે ઉભેરી હોય બસ ના સ્ટેન્ડ પાસે ગેરકાયદેસર લારીઓ ઉભી છે એ તમે જો બંધ નથી કરાવી શકતો આવા ભાષણો કરવાની જરૂર ક્યાં આવે તમે ત્યાં મ્યુનિસિપલ કમિશનર ને કહો આ ગેરકાયદેસર તમે ગલ્લા ઉઠાવડાયેલો છે માણસો તો આ ગેરકાયદેસર ઈંડા ની લારીઓ કેમ નથી ઉઠાવી લેતા જે કેમ નથી કરતા હોય ને આખા બધા ભાઈ અપમાન છે બરાબર ને એક પછી હું બેઠેલો નિરભર આગળ બેઠેલો બેઠા હું બેસું તમે બેસો રે કેમ વધુ મુસલમાન છું ને કશું તમે અમને નોન વેજીટેબલ ફૂડ લઈએ તો તમને કઈ હરકત ના હોય ના આવે ખાતા હોય અને તેનું તમને દૂધ તમારા આવેલું હોય ઘર અને તમે લો તો તમને ફાયદાકારક નુકસાનકારક ગાળી વગર લેતા હોય અમને તો ફાયદાકારક નુકસાનકારક જાણીને અમે નથી લેતા શું કહ્યું એમાં શું નુકસાન છે શક્તિશાળી ગરમ અને બીજું એ વેજીટેબલ ફૂડ એનું આવરણ પાત્ર હોય છે એટલે તમે જ્ઞાન ને સમજી શકો બધું આટ પાટ જોઈ શકો અને પેલું જાડું આવેલું હોય છે શું છે પછી સેકન્ડ એનાથી ચડતો કર્યો માલ કે આ બધા પાંચ ઇંદ્રિય ના જીવો ખાવા તો હવે તે પણ તે પાંચ ઇન્દ્રી ના જે કામમાં લાગે છે નહીં આગળ આવે તો પછી ઈંડા બનતા દેવાથી જો મગજ સારું રાખવું સારી રીતે મનુષ્ય તરીકે જીવન જીવવું હોય તો નહીં તો પછી પાછળ ઈંડા ને નીચે ની બધી પાછળ શું છે ना मरघी ना मरघी का खाऊ नहीं मां बाप ने, त्राप ने तो छोड़ों छोड़ नहीं थे छोकरा खे शायद आ विचार आप विचारो आ एक पंखी पक्षी जेमा कबूतर एक अहिंसक ठेर ठेर आप हिंदुस्तान तत्विद लोग કબૂતરી બનાવડાયું ખાશે ઉચ્ચ માહ કારણ કે હળેલી હોય એ ખાય નહીં એમાં ધીવું એમ માને ખાય નહીં જે ચોખ્ખી હોય તે ખાય એટલા માટે કબૂતરી બનાવી ઠેર છે કબૂતરી નાખવામાં આવે છે બિલકુલ અહીં છે કબૂતર સમજે તો એનું બ્લડ બહુ ગરમ હા પણ તે સમજણ બહુ હોય હા એક જાય માણસ ના મગજ ખરાબ થઈ જાય તમને લઈ બેઠા એ પણ એક્સેપ્ટ કરી દેતા એક માણસ તો કાયમ જ મીઠ ખાતો હતો શું ખાતો હતો દારૂ બે પણ એમનો અભિપ્રાય આપણે ટોકી બેસાડે છે ટોકી બેસાડો શિકાર ના કરે એને પોતાને સમજાય નુકસાન છે એવું સમજાય એવી વાતચીત કરીએ તો ઉકેલ આવે આ કઈ મારામાં એક સાથે ઉકેલ નથી આવ્યો समझावट करना पता है दबाण सारी चाली है અને બીજું બીજું નર્સબંધી શું થાય છે ને એનું પુરુષોત્વ નસપતિ જાય છે મેં ઘણા છે ભલે એ લોકો એમનો સંસાર ચલાવી શકે છે મોટા પુસ્તક આપ્યો છે લોકો બોલ્યા રે ને તેનું લોકો વાત માં શું નુકસાન શું ફાયદો સમજવામાં આવ્યું બોલ્યા રે એટલે અને આઠ ચુ પુસ્તક ને આટલું બધું બંધી લોકો પ્રશ્ન પૂછશે નહી એટલે પછી નહીં કરશે પુસ્તક પૂછતા નથી અહિંસા પર જોર ની બઉ જરૂર છે અહિંસા હિંસા था। था। था था। दौस्ता दौस्ता था। करते दलील करते ईडा तो बे प्रकार हो निर्जी वाला ईडा होते ज्यादा ये जे दावो है क्या निर्जीव ईं बच्चू बाहर निकले तेज फार्मी फार्म करू तो वर्घा न संयोजन ईंडू नहीं थत ईंडी रीते मर्गी तार पर राखे खूबज प्रकाश हीट प्रकाश और हीट आप જેથી કરીને મરઘી નું ગર્ભાશય ઉત્તેજિત થાય અને માતૃત્વ ને એની એ મરઘી ની કાઢી અને પછી છે તો એને મરઘી ને કાપવામાં આવેટ ખવડાવે અને એને માછલી લોટ ખવડાવે છે મરઘી ને એટલે આવા આમાં ક્યાં અહિંસા રહ્યું એ લોકો દલીલ કરતા અહી માં જો જીવ ના હોય તો ઈડું ખવાય નહિ જડ વસ્તુ થઈ ગઈ જીવન ના હોય જડ વસ્તુ થઈ ગઈ જીવન એટલે કેવું આપડે કાપેલું હોવું જોઈએ કે આપણે ચાર કલાક બાર કલાક પેલો પણ જીવનમાં હમળે જ કાપેલું હોય જેમ શાક કમારીએ ને એવી રીતે તો જીવન જીવતું હોવું જોઈએ નિર્જીવ ખવાય નહીવ હોય તો ખવાય શું કહ્યું એટલે લોકો સમજી ગયા બધા અમેરિકા બધા હિન્દુ જો નિર્જીવ હોય તો ખવાય નહી સજીવ હોય તો ખવાય અને સજીવ તમે ના કે શા માટે લોકો સ્વીકાર કર્યો કે હા જીવ જીવ વગેરે ખવાય જ નહીં જો જીવ નથી તો ખવાય જ મરઘો તો મરઘી ના સવાલ નથી એનાથી અણુઓ કેટલાક પરમાણુ પડી રહે છે પછી જોઈન થાય છે સમજો ને એવું એલ નહી પણ જીવ વગર ખવાય જ નહીં જીવ નથી જે ઈડામાં ખવાય જ નહીં એમની એક આગાહી બહુ સુંદર હતી કે આ હિન્દુસ્તાન માં થોડા વખત પછી લોકો માં ખાવાનું શોધશે તો મળશે નઈ આ યોગ ભૂમિ જે ભોગ ભૂમિ નથી ભોગ ભૂમિ માટે લોકો ને પછી ધીરે જવું પડશે ભોગ માટે લોકો હિન્દુસ્તાન ને કેન્દ્ર બનાવશે સંસ્કારિતા બધી ખરાબ થઈ ગઈ હશે સંસ્કાર ધરાવતું સત્યુમાન હતું બે હાજર થી સાત થી ચાલુ થઈ જશે પાંચ માં એટલે દેખાવ માં આવી જાય પૂર્ણ કળાય જોવા માટે દાદા બીજો જન્મ લેશે વખતે આપડે રાખીએ તો તમે રહેશો અને જો ના રહો તો પાછો બીજો જન્મ લેશો બીજો જન્મ લેશો પડે ને આપેલું વચન તો પૂરું કરવું પડે ને વિચાર કરવા જેવું નથી ખરા મુંબઈમાં મુંબઈ માંગળી કહ્યું કે દાદા એ જુદા જુદા રે બંને ના અભિપ્રાય એવું જ્યોતિ